એમને તો એમની અંદર બાર જવા બાર ની જે જાગૃતિ જાગૃતિ નથી સંસાર વ્યવહાર જાગૃતિ બે મારા બે છોકરા જાગૃતિ શું કરે ઘણી વાર એવું બને છે ને જેમાં બહાર ની જાગૃતિ રચના કરો પછી અંદર ની એટલે લોકો પાછા અંદર એ કરે છે અંદર ખાલી મળે છે भावकर्मने आधार द्रव्य कर्मी नो कर्म भाव कर्म आधारे दव्य कर्मी नो कर्म भाव कर्म निमित्त भाव कर्म न भावकर्म व्यतिरक गुणों बता આ ભાવ કર્મ ના વ્યતિરેક ગુ છે પરિણામ ભાવે છે મને ક્રોધ થયો ચાલે પોતે ક્રોધ છે નહીં ક્રોધ થાય એટલે થઈ ગયું આ ક્રોધ થાય બરાબર છે ના થયું પણ હા ભાઈ યા કરે છે એટલે ધુમાયા કરે છે તો કઈ થી આવ્યો कर मई धुमा करे तो मई कर्म बड़े ने मे ना, ना जो धुमा करता है कर्म उदय है ભડકો થયો નથી ધુમાયા કરતો ને જ નહી ધુમાયા કરતો અંદર બાળક આજુબાજુના સર્કલ વાળા માટે ધુમાયા કરે છે આપણને આપડી કોઈ બોલે બે અગ્નિ આપડી કોઈ નાખીએ બરાબર બરાબર મોક્ષીધામ મોક્ષ જે કિનારે છે તેને ચાના કિનારે જોવાનું મળે એને સામે કિનારે જવાનું મળે મોક્ષ મોક્ષ જે કિનારે છે તેને ચાના કિનારે જોવાનું મતદ મળે તો કરે પણ ધુમાયરી આવતો હશે પોતે ગુસ્સે કરે તો એને પોતાને જ નુકસાન છે એવું કોઈ માને નહીં પણ માને નહીં પણ એને સમજાવીયે ને સાયન્ટિફિક રીતે દાદાની દષ્ટિથી સમજાવીએ ને એને સમજે તો મન ગમ ખાઈ જાય માણસ પણ ધૂંધવા થઈ જાય થોડો તો એનું શું પરિણામ ભગવાન ગુજરાત ની સર્જી બાદ ને કોઈ ત્યાં ઈચ્છા નથી મારે તે લોકો પોતાની ઈચ્છાથી ધુંજાયા કરે તેઓ જે ધુમાયા કરે છે ને એ તો ઈચ્છાથી ના બોલ નો ધુમાયા કરે હેક થી ડંખ થી મન ની અંદર હા લંખી લો ગયું છે ભાઈ લાકડા હે હું છે ભરફો થઈ જાય ધુમા કરે તો એને સામે કિનારો મળે મોક્ષ નો પણ પછી તો એને અનુસંધાન મળી જાય ને કેટલા કરવાની જે અવસ્થા છે પોતાની ઈચ્છા કરીને એ બહુ જોખમદારી કરતો એટલી સારી જોખમદારી પણ હાલ દુગાવત બનતી ગઈ તા પહેલા ધુમાયા જ કરતો ગુસ્સે અને બીજું બધું એનું પાછો આપડા નહી થાય પછી લખતું શું એ કેટલો બચ્યો કેટલો બચાયો કેટલો નહીં બચ્યો બી ચોપડા એક મહિનો સજા થઈ જાય એક મહિનો પડ્યા રે મારી ચિત્તા આ કેમ કરી વાત કરી રહ્યા છે પેલી કેમ ના કરી મારી કેમ કરી આપણે લક્ષણ પાલ કરેલા ચાધા મળે તારું કામ ઓ તો અનુકૂળ આવતો ગયા ટિકે ના ચાલે વાદરા ના બેસી ને મહેનતી થાય ગંગ ના ચાલે હા એકલા સમયું ને આ કરવા રસ્તો યાદ છે આશુ બી મારે હાલ કાર્યો એના કરતા બહાર આપી દેજો મીણબત્તી ની વાતો કરીને ઝીણાભાઈ નેશ્મિ ને ઝીણાભાઈ નેશ્મિ જે હતા ને પેલા ઝીણાભાઈ આપડે પાછું કયું રાજી ગયો ના ગયું તો આ સહી શું છે એ શાણું બનેલું છે કાકા આઠ કર્મ નું પોટલું છે આ તો શું છે એ દોડો પાછો હરગે એવો કેવો બીજી બાજુ એ દોડા ને હેલ્પ હરકાવે બીજું પોતે પોતે હજીમ પણ ખરાબ થઈ જાય એવું આવ્યું અદવાળું એને ચાર આપડે આને ઘાટીક ના થાય એને ઘાતી આપણે ઘાતી ચાર અને જાતિકર ના હોય જાતિ કરવું જીતું હોય જાતિનાવરણ દત્નાવરણ એ બધા જાતિ કરો ઘાત કરે દાખલો હતો નથી એવું કે ચાર કર આત્મા નો ઘાત કરે ચાર કર જે છે આત્મા નો ઘાત કરે આત્મા ઘાત કરે કાતિ કર્મ કાતિ કર્મ કા જ્ઞાન દર્શનાવરણ નુકસાન ના કરે એટલે આ ચાર કર્મ જ કપાવાના છે બીજા કર્મિકાલ કરવાનો સંભાવે સંભાવે નિકાલ કરે ના કરે તો એ બગડે આવે બધા આવે એટલે બધું ઢેર ભજા તો થાય વ્યવહારિક રીતે આવે ને જે જે પૂછે શ્રીકૃષ્ણ જવા તો હોય છે ને સમાન રીતે બંને હમાન સુખ આપવું જોઈએ તો હવે મારું શું કરું વાપ મારું આપણું સુખ આપવું નહિ વાપ મારું અને જયારે તારે સુખ જોઈતું હોય ત્યાં સારું કરીને લેલું એટલે ભેડાઈ ભેડી તો ફાઇન કરીને લેલું સુક્ષ્મી લગર થતું હશે તમારો લાગવાય હટી લાગવા ના નથી લાવ બાર હેઠ ત્રી હેઠના જેવું એક આ પ્રામાણિક હેટ કે એક બેન તો એક બે ને દબાવવા માટે હું તો બેઠેલો અને એમના દબાવવા માટે કુદું કુદરું તો પેલો ભાઈ ગભરી ગયો વિચારે પછી એના ભાઈ ના સમજી ગયો ભાઈ ગભરી ગયો ભાઈ ના શું ગયું એટલે ભલે ગુદ્ધ છે કેટલી સિસ્ટમ કેટલી તરફ છે તમારી સિસ્ટમ જેવી છે માર ગયા છે આ લોકો તમારા સિસ્ટમ જેવા તમે ભરવાનું ભાઈ જમ ગયો આવું ગયા આવું પેલી એમ ન્યાય શું સિસ્ટમ જોયો થઈ સિસ્ટમ જોયો સિસ્ટમ તો સારી હતી સારી સિસ્ટમ છે કુદરી ગયા ને એવું કહેવાય દાજી તો જે ના હોય તો ખબર પડે તો કુદરી મે આવડે ન આપી દઉં અપાય એવું ના થાય બીજું ત્રા નું પરિણામ શું શું પરિણામનાર અહી જાનવર એવું દેખાતું નથી એ આ ના દેખાય એવી જગ્યાએ ક્લાસ માં ઓવરગ્રાઉન્ડ ક્લાસ માં જાય જાનવર માં જાનવર ત્યાં ક્લાસ કરાય ચાર ભંગવા ભા ભરાતી ના હોય સારું ત્રાકુ જુ પણ તારીખ નવ છો ચાલે કેમ ચાલે તમે શું થાય पर में। जो जो जो ही है दा खाद राखी का दादा याद नहीं खान करें कारण नहीं કામ કરીએ એ કામ માં ચિત્ત રહે અને એ લોકો સાહજિકપણે કામ કરે એટલે દાદા રહ્યા કરે સર ज्ञान मैं आज्ञा पड़े जवाबदारी शूतर में आज आया पी करी खासदार बात ना कि अनाज ला બરાબર પડ્યો કીધું પછી આપડે જોવા ના જઈ રહી બે મહિના એ દેખાય છે અને જે અપાઈ છે ઓમલા આવી ગલે સત્સંગમાં આવા કોઈ ને આજ્ઞા ના પડે તો સત્સંગમાં બેઠા એનું ખોર તો મરે ને તો મને કોઈ સંગો દેખાય તો ભલે જ જાય સુલાતાયા લાડ સુઠાય ઓડ ના દે સામાન હોય खबर पड़े अमुक अमुक जगह आज्ञा चूकी जवाय पड़ाती खबर पड़े क्या प्रकार की जागृति कही सक માસ માંગી દેવી માંટું ફરી આવે નહી થવા દેવું બધું તો આવી રીતે તો થાય નિશ્ચય આજ્ઞા પાડવાનો છે તેમ છતાં પણ અમુક વખતે તરત ખબર પડે છે કે આટલું આમ જતો રહ્યું કચાસ છે કચાશ ને કેવા કચાસ છે ને दु जित आज्ञा चुकी गया सप् खरेखर तो एक्से आज्ञा में रहूजिए रहू निश्चय है कम छता केम थत हमें ના ખાતે નથી કાબ તબિયત છે વધે એ માટે શું કરવું બરાબર સમજાયું નહી દાદા વિટામિન આત્મા નું વિટામિન લેવું પડે બરાબર સમજાયું નહીં જોટલી થાય બે નું વિટામિન ચમચા પૂરા રાખીએ આત્માનું વિટામિન ગાડી મેળે તો એ પણ ચમતા રાખીએ આત્માનું વિટામિન વિટામિન કેવાય આત્માનું વિટામિન દેવ નું વિટાન રસ રોટલી ખાયું છે દેવ ની વિટામિન टामिन आत्मा <laughs> सा, वीर्ये आ एक बस के आत्मा ना विटामिनवे भावे छता एम थ करे के आटल बढ़ू नजीक रहूम सानिध्य बढ़ू मे सत्संगे थे छता कई से, कई भूल रही जाएक है, है लाया કરે કે આજ્ઞા માં કેમ રહેવાતું નથી નિશ્ચય છે ડુમે તે ભોગે રહ્યું છે એમ છતાં પણ એવી કઈ કચાત રહી જાય કઈ ભૂલ રહી જાય છે લીધી હતી ને બેંક વેવ લીધા તે પાછા વારવાની પણ અંજાર લેત નહી તમે લીધી છે ને શું થાય એટલે ઘણી ખરી શક્તિ એમાં વપરી જાય બધા દુકાન દાદી લીધા છે જે બી ચીજો ક્યાં છે ને એ બધા નવું છે તને કઈ ચીજ ક્યાં છે ફરતા ફરતા જોતા જોતા નીકળ્યા કઈ ચીજ થયા છે જેમાં ઇન્ટરેસ્ટ હોય એ જે હોટલ કેવું તો ખેંચે હા એના ડ્રાપ છે अतरे तो यू बने के बाहर निकली तो खेचाय खर पीछे तरह पाठो है कापड़ी दुकान हो त्याचाय तरह पाठो तरत पेला शू बनतु પણ ઉભા થઈ ગયું થોડું થાય હજુ કોઈ જગ્યા વધારે છે તે ખબર પડ ને વધારે વધારે ઓવરડ્રાફ્ટ ચુકાવા જ પડે કે જ્ઞાન ઉડી જાય ઓવરડ્રાફ્ટ ચુકાવાજ પડે કે જ્ઞાન ઉડી જાય જ્ઞાન જોરદાર હોય તો વોટ્ર આપને બારી ના લાગે પેમેન્ટ કરવું પડે જ્ઞાન તમારું ના બહાર ને અમારું નામ બહાર जे तो हिसाब दा फरक पड़ो तो प्न लेरक पड़ो तो पी ज्ञान लेवाक पड़ोस गाड़ी आवाज नाज ना नवा चार्ज ना નવું ચાર્જ ના થાય જૂના ઉકેલ આવેલું બહુ ચાર્જ થાય અંદર ના શાંતિ હાથે અંદર ના દુઃખ હાથે ઓપ લેવાના બંધ ભરવાના તમારે લેવાનું દુઃખ મટાવા ઓજાબ લેવાનું ना हे हो एक जागृति बीजे कहीं करो જ્ઞાન લીધા પછી ઓવરડ્રાફ કઈ રીતે વધે એની સી ભૂલ થતી હશે જેથી ઓવરડ્રાફ વધી જતા હશે ઓવર ડ્રાફ્ટ ને લીધે જાગૃતિ નથી રહેતી અને જાગૃતિ નથી રહેતી એટલે ઓવરડ્રાફ્ટ વધે છે આ કયા પ્રકાર નું રિલેશન દીપક પૂજેશન કાર્યથી કારણ થાય કારણ નથી કાર્યજન આ ઓવરડ્રાફ્ટ જેમ બને તેમ જલ્દી ભરપાઈ થઈ જાય એ માટે સૌથી સરળ રસ્તો કરો પાણી સપાટી ના હોય સારા ટેકરાવાનું પાણી ના આ કામ કર્યા તરહ લેવલ પાણી ને એટલે બહાર બધું કૂજ હોય સર્િયામાં એટલે ક્યાં કેર્યામાં તો બસ નું હોય કે બીજું કરે એટલે લેવલ પાણી હોય થાય કે સમજાયો નહીં સમજાયો નહીં સમજાયો નહીં કે છે આપડે એવી રીતે કશું ના થાય મારે તો એ સંભાવે આમાં અજ્ઞાની ને ડુકી મારવાની અને જ્ઞાની નો આ પાણી ડુબી મારવાનું અજ્ઞાની મારે કહેવા જાય તો માતાજી નઈ માતા રોજ અને જે બન્યું એને ન્યાય છે બન્યું એને ન્યાય છે તમે દુકાનદાર ને ફાની નોટ નવું પાછા આપ્યા રૂપિયા નો સામાન આપ્યો નવું એટલે હિસાબ કરવો પડે કે મેડ કેવડ ન આપડે માન દીધો હોય છે તો એક રૂપિયાનો લીધો સામાન નવા પાછા એનું નવું આપડે